આજે તો અમેરિકાથી સિદ્ધાર્થ વાર્તા સાંભળી રહ્યો છે અને આમ બ્રાઝિલમાં બેઠી બેઠી સીમા પણ વાર્તા સાંભળ્યો છે અને અહીંયા ભાવનગરમાં અમારા ખુશી બેન છે ઓ હો છું પાછો વાર્તાનું નામ છે ઊટ પગ સળે સાંભળજો હો એક હતી કીડી એ ચાલતી જતી હતી ત્યાં એક ઊંટના પગની નીચે આવીને કચરાઈ ગઈ એટલે ઊંટને સાફ આપ્યો ઊંટ પગ સડે ત્યાં તો ઊંટનો પગ આખો સડી ગયો સડેલા પગ વાળો ઊંટ એક પીપળાના પાન ખાવા ગયો પીપળો કહે કેમ ભાઈ તમારો પગ કેમ સડી ગયો શું થયું છે કાલે તો તમારો પગ સાજો સારો હતોના ઝાડના બધા પાન ખરીને નીચે પડ્યા એટલામાં ત્યાં એક હોલો આવ્યો હોલો જોયો છે ને પંખી એમ કરતો કરતો આવ્યો હતો પાન વિના નો પીપળો જોઈને ઓલો કે પીપળા ભાઈ પીપળા ભાઈ હજુ શું થઈ ગયું બધાંદડા શાથી ખરી ગયા પીપળો કે અરે ભાઈ તમને ખબર નથી કીડીબાઈ નો સાપ લાગ્યો છે पग सडे, पान खरे, न होलो। होलो तो हो थाई गयो थाई गयो। न पंखो एनी पखो थखों खरी पड़ी बोलो होलो तो तरस खूब लागी एट हलवे हलवे चालीए पानी पीवा गो आवा पंखा हो ने नदी तो विचार में पड़ी गई हो पाखती बहन की साप लागो ऊट पग सड़े पीपल पान खरे ન પંખો હો ન પાણી નદી શિયાળ પાણી પીવા આવ્યો નદીમાં તો કાંકરા ઉડતા હતા પાણી તો હતું જ નહી ખાલી ખ નદી જોઈ ને શિયાળે કહ્યું નદીબાઈ નદીબાઈ કાલે તો રૂપાળા બે કાંઠામાં વયા જતા હતા અને બાપુ કીડીબાઈ નો સાપ લાગ્યો છે ઊટ પગ સડે પીપળ પાન ખરે ન પંખો હોલો ન પાણી નદી ને બાંડુ શિયાળ શિયાળ શિયાળ તું બાંડુ કેમ તારી પછડી ક્યાં ગઈ શિયાળ કે એ તો કીડીબાઈ નું સાપ લાગ્યો છે સાપ સડે पीपड़ पीपड़पान खरे न पंख होलो नदी न बांडू बेरियो गोवार बात तो गोवार बेरो तो गोवार बेरो गयो एने तो तो गायो गोवाड़ चार गाय चारीम भि चालो त्या भथवारी बाई વાળીએ એના ભાઈ માટે જમવાનું લઈ જતી હતી એને હા ભથવારીએ ગોવાળ ગામનો રસ્તો પૂછ્યો પણ સાંભળે કોણ ગોવાળ તો બહેરો હતો ભથવારી તો ગોવાળની પાસે ગઈ ને તાણી ને બોલી અરે ભાઈ તમે બેરા કે દિવસ થયા આજ તો કઈ સાંભળતા જ નથી પગ સડે પીપળ પાન ખરે ન પંખો હોલો ન પાણી નદી બાંડું શિયાળ ને બેરિયો ગોવરને ધૂળથી ભથવારી આવું બોલ લો ત્યાં તો ત્યાં એને એક પાણીયારી મળી કુવાને કાંઠે પાણી ભરવા જાય ને એને પાણીયારી કેવાય હાથમાં પાણી ભરવા જા હતી આ વગડામાંથી કઈ ભૂત તો નથી વળગ્યું ને પેલી ભથવારી કે અરે કઈ ભૂત નથી વળગ્યું પણ કીડીબાઈ નું સાપ છે ऊट पग सड़े पीपल पान खरे पानी न पंखो नदी बाखती पारी त्या तो पारी बकवा बोल, बोल, बोल, बोल, बोल, बोल, बोल, बोलती बखती पारी गांो पास थी निकली ચાર રસ્તા ભેગા થતા હતા ત્યાંથી નીકળી ત્યાં બેઠા હતા ગાંડી થઈ ગઈ છે બગતી બખતી કેમ ચાલી જાય છે બોલતી બોલતી પાણીયારી કે ભાઈ ગાંડી તો કઈ નથી થઈ આ તો કીડીબાઈ નો સાપ લાગ પાણી નદી બક્ષતી પાણીયારી અને નમુચિયો તું ત્યાં તો ત્યાં બેઠાતા એ બધા માણસો ભાઈ નમુછિયા થઈ ગયા હો પાણી નદી બાંડું શિયાળ ને બેરીઓ ગોવાળ ધૂળતી બથવારી બકતી પાણીયારી અને ન મૂછિયા અમે બધા તો ભાઈ એક કીડી સાપ થી આવું થયું હતું પડી મજા પડી ને તો ભાઈ આવી હતી મુછાળી માં વાર્તા ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશું ભાઈ હવે સુઈ જાઓ જલ્દી જલ્દી આવજો